તારીખ ત્રેવીસ નવ ઓગણીસો જુનાગઢ અમદાવાદ સ્વામી નું પ્રવચન ગઢડા મૃત્યુ પ્રકરણ નું નવમું વચના મંદિર રવિવાર સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે અઢારસો અઠોતેર ના શ્રાવણ સુધી ચૌદ સ્વામી શ્રી મહારાજ શ્રી ગરડાનંદ સ્વામીએ પૂજા હતી તે રાતા કિનખાબ નો સરવાળ કર્યો રાતા કિનખાબ ની પહેરી હતી તથા મસ્તકોનેરીનો પસંદગી રહેતો બાંધ્યો હતો નાખ્યો હતો અને દેશ દેશના હરિભક્તની સભા ભરાઈ ને બેઠી હતી પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે કીર્તન બોલીએ પછી ત્રીજી મહારાજે કહ્યું છે લ્યો પરમેશ્વર વાર્તા કરીએ પછી ત્રીજી મહારાજ બનાજી એવો સમજવો છે કોઈ રીતે ભગવાનના સ્વરૂપનો દ્રો થાય નહીં અને કોઈક કાળે ભગવાનના વચનનો લો થવા દેવો નહીં અને જો ભગવાન નું વચન કંઈક લોપાયું હોય તો તે ભગવાન ની પ્રાર્થના કરીને પણ છૂટકો થાય પણ ભગવાનના સ્વરૂપનો દ્રો કર્યો હોય તો તેનો કોઈ રીતે છૂટકો થાય નહીં માટે જે સમજવું હોય તેને ભગવાન ના વચનમાં તો જેટલું પોતાની સામર્થિ અવશ્ય ભગવાન નું સ્વરૂપ છે તે જ મને પ્રાપ્ત થયું છે અને જે એમ જાણતો હોય તેથી જો કદાચ સત્સંગ બહાર નીકળી જવાનું કોઈ પણ તેને ભગવાનની મૂર્તિ હેત ટળતું નથી અને તે હમણાં તો સત્સંગથી બહાર છે પણ દેહ થકી પણ દેહ મૂકી તો અંતે ભગવાનનું જે અક્ષરધામ તેને વિશે ભગવાનને સમીપે જશે અને હમણે સત્સંગમાં રહેતો છે અને શાસ્ત્રના વચનમાં પણ રહેતો છે અને તેને જો ભગવાન અને તેને જો ભગવાત સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હો તે જ્યારે ધેહ મૂકશે ત્યારે કા તો બ્રહ્માના લોકમાં જશે કાતુ કોઈક બીજા દેવતાના લોકમાં માં જશે પણ તે પુરુષોત્તમ ભગવાન એવું જાણવું અને જો એમ ના જાણે નિરાકાર જાણે બીજા અવતાર જેવા જાણે તો એનો દ્રોહ કહેવાય અને જેમ અર્જુન હતા તેને તો ભગવત સ્વરૂપ નું બળ હતું અને યુધિષ્ઠીર રાજાને તો શાસ્ત્રના વચન મુગવાને અર્જુન મોક્ષ્યામી એ શ્લોક નો એ અર્થ છે હે અર્જુન સર્વધર્મને સજીને તો એક મારા શરણ ને પામ તો હું તને સર્વ પાપ થતી મુકાવીશ તું કાંઈ તો ખરીશ માં માની ને અર્જુન જે તે લડાઈ ને વિશે અનંત દોષ થયા તો પણ દેશ માત્ર મનમાં પાપ કર્યું નહીશ્વાસ હતો તેને કરીને એમ જાણવું છે મારું કોઈ કાર્યકલ્યાણ નહીં થાય પછી સર્વે ઋષિએ સમજાવ્યા તથા વ્યાસજીએ સમજાવ્યા તથા શ્રી કૃષ્ણ ભગવાનને પોતે સમજાવ્યા કોઈ પણ શોક મૂક્યો નહીં પછી શ્રી કૃષ્ણ ભગવાન પાસે નું બળ અતિશય રાખવું જોઈએ એ બળ જો લેચ માત્ર પણ હોય તો મોટાભાઈ થી રક્ષા કરે તે પણ શ્રી કૃષ્ણ ભગવાન ને છે જે સ્વલ્પ મત્સ્ય ધર્મ જ્યારે તે મહત્વ ભયાતો એ શ્લોક નો એ અર્થ છે જે ભગવત સ્વરૂપના બળ નો લેશ માત્ર હોય તો પણ મોટા ભય થકી રક્ષા ને કરે છે કેટલીક જાતના અધર્મરૂપી મોટા મોટા ભય આવ્યા પણ તે ભય થકી જે અર્જુન ની રક્ષા થઈ તે ભગવત સ્વરૂપના બળ ને પ્રતાપે થઈ માટે જેને સર્વથી ભગવત સ્વરૂપ નું બળ અધિક હોય તે ભક્ત કહેવાય આવી વાત કરીએ તો ધર્મ ખોટા થઈ જાય પણ આ વાર્તા કઈ ધર્મ ને ખોટા કર્યા સારું નથી આ તો એટલા સારું છે દેશ આળ ક્રિયા સંગ મંત્રાસ્ત્ર ઉપદેશ અને દેવતા ધર્મ માંથી देवता साइ काले सा अतिशय झीणीता समझाए न समझाए તો પણ તેને તો કઈ કરવું રહ્યું નથી પણ સમજી ને વિચારી ને અતિ દ્રઢ ભગવાન નો આશ્રય કરવો એ જ મત અતિ સારમાં સાર છે ઇતિવચના મૃતમ જેવી રીતે ઘરડા મધ્ય પ્રકરણ નવમું વચના મૃતમ થયું સહજાન તમે શું કેશો ભગવાન આપણને મળ્યા છે એનું જે બળ એ ભક્ત છે એવું કે શું નવરાત્રી ઓરાજી ભાઈ હું કેશે અમે જોવા ચલેતી આ લોકો મત ચોકલો આવડા કોઈ બોઈલા ની ઓય જોવાનામાં નવલું ને હાલો હા એ મારા ને મારા ભગવત સ્વરૂપના બળનો લેખ માત્ર હોય તે પણ મોટા ભય થકી રક્ષાને કરે છે પણ તે ભય થકી જે અર્જુન રક્ષા થઈ તે ભગવત સ્વરૂપના બળ ને થઈ માટે જેને સર્વ ભગવત સ્વરૂપ બળ અધિક હોય એ ભક્ત કહેવાય कोई कम को जाने के आर्म खोटा थी जाए कई धर्म खोटा कर कल्याण मा मार्ग मा कोई काले पड़े नही भगवत स्वरूपा हो, हो दिवस धर्म जवा એ દિવા એમ જાણે છે હું નરક માં પડી ચૂક્યો માટે જેને ભગવાન સ્વરૂપ નો બળ તેજ પાપો સત્સંગી છે અને એ વિના બીજા તો ગુણ બુદ્ધિવાળા કહેવાય અને જેને ભગવાન સ્વરૂપ ને નિષ્ઠા પાપી હોય તેને જ શાસ્ત્ર માં પણ એકાંતિક ભક્ત કહ્યા છે અને આ સમય આ સમય માં જેવી સત્સંગ માં વાર્તા થાય છે भविष्य अतिशय झीणी वार्ता तो अतिशय स्थूल बुद्धि वाला होने समझाएमान वार्ता માટે આ સમય જેને સત્સંગમાં પ્રતી આવી છે તેના પુણ્યનો નો પાર આવે એમ નથી ભગવાન અતિશય પ્રીતિ હોય તેને તો આ વાર્તા સમજાય અથવા ન સમજાય અને જેને ભગવાન સમજાય તો પણ તેને તો કઈ કરવું નથી પણ ભગવાન ના સ્વરૂપ નો મહિમા સમજવો જોઈએ બીજે નંબરે આવ્યું જેને ભગવાન સમજાય તો પણ ભગવાન ની આગળ મૂકી દીધો પ્રીતિ થી મૂકો છો ને આ પ્રીતિ છે પણ આ કઈ એવી નથી સમજનારા નથી આ ગમે એટલું વાંચીયે જો તમે મારે મોઢે તો સાંભળશો ઉપાસના કાપી ના છું એને જો ભગવત સ્વરૂપ ને વિશે પ્રીતિ પ્રીતિ આ પ્રીતિ નહીં આપણે આ પ્રીતિ માં નથી એને પણ એ પ્રીતિ સમજવાને માટે કોઈ પ્રશ્ન કરતો હશે આ ઘડી લાખ રૂપિયો સેવામાં દીધો ભગવાન ને માટે મારે એક દાંડવ આટલી બધી સભા બેઠી છે એમાં મોટા મોટા હસી એમાં વચુકતાના દીકરાનો દીકરો આવડો નાનો મોઢ જોતા જોતા આવે અને આવડવા છે કોઈ બે નો હોય પણ રહી આમ નીકળત પકડી પછી અહીંયા ખંડોળત આ ખંડોળ એની રમત માંથી રોકાઈ જાય કે હજી પણ હોય ને ત્યાંથી આખ તો તે ગઈ હોય એમાં પ્રીતિ છે એવી પ્રીતિ છે બધા કામ ને ભૂલાવી દે છે એ ઉપર ગુણાત્ત કરી શિવલ ભાઈ આવ્યો તમે રસોઈ લેવો છો રસોઈ તમા સંડા હું ઘણીક વાર ઉભે રહ્યું મેં લઈ લીધું હાનું મે લઈ લીધો તરત આમાં વેપારી ત્રણસો રૂપિયા લાવી શિવલાલ ભાઈ ને તો હરે રાજી બહુ થશે શિવલાલ રસોઈ તો તું લેવો છો સાનું એનો વેપાર કરવાનો ભાવ થયો કરો મણ થોડા નહી વેપાર કરવાનો ભાવ થયો મોટા સાધુ ની નફો દેખાણો ને ભગવાન દેખાણા ભગવાન ભૂલી ને કામ કર્યું એટલે અમે એને ઢોસા કહીએ કોણ ગઈ પુણા દુર્ગાનંદ સ્વામીઓ જો એવી પ્રીતિ હોય એમાં નિષ્ઠા નાની થઈ ગઈ ધર્મ તો નાનો છે આપણે આમાં કોણ ના પાડે મને ભગવાન માં પ્રીતિ નથી ખોટું ભૂલ હોય કે સ્વામી ને ન કહેવાય કઈ નહીં નવ નું વચના મળતું હું જોઉં છું ભગવતી વાંચ્યા કરે મારા કેવી નિષ્ઠા બીજા નંબર માં છે પેલા નંબર માં પ્રીતિ છે એ પ્રીતિ ગોતીઓ ને હતી એમાં એનો પેલો નંબર આવી ગયો ધણીને મૂકી અને બીજામાં પ્રીતિ કરી વગર પરિણામે રાખી તોય એને ઉત્તમ કહી બંધ બેન કે જેમાં પ્રીતિ રાખી પુરુષ કોણ હતો અને પાછું એમ કહ્યું કે ગુણે કરી ને એક કરશે ઈ એક નભવાનું નહીં તો વચન માં આવે છે કે નહીં જયારે ગોટીએ કર્યું કે ન કર્યું હવે એને ઉત્તમ જ્ઞાન જોવાની એને રૂપ જોઈ ને પ્રીતિ કરી અને ગુણ તો બદલી જાય રૂપ બદલી જાય આ બધું એ નિષ્ઠામાં એની એમાં મુગા મધ્યાન પ્રવુધા જો ત્રણ પ્રકાર ને લખે બદલે બે બદલી ના દીકરા માં વૃત્તિ બદલી દેજો ઈ ગોપીઓ નહી હવુઢા એ ગમે દેખાય તો એમ બદલે ભગવાન માં એના જેવું તો એક બાજુ સ્વરૂપ નિષ્ઠા એક બાજુ રહી દીધી ધર્મ નિષ્ઠા તો એક બાજુ રહી જ છે તો ઊંડા વિચાર કરો તો દેખાય અને સભા આખી બેઠી હોય ને એમાં આમ આમ ગઈ એમ નઈ આમ પગે લાગી ને હજી પગલાંબા કરશે આ જૂના વખત રહ્યા ને આજના મંગ જ્યાં થયો તો ઈ હજુ સુધરે અને ભગવાન માંથી એ આપે પણ નિષ્ઠામાં ગામી હોય તો નો આપે હવે નિષ્ઠાની ઉપર કઈ બતાવાય તો નહીં હોતી કેળવવાની વાત આવી વૃત્તિ કેળવવાની શું બોલ ફેર કેજો હે બોલશો જ નહી વાતો ક્રમે ક્રમે આવે ને ભાઈ ધર્મ નિષ્ઠા કરતા સ્વરૂપ નિષ્ઠા બળવાનું છે એ પેલી વાત પછી સ્વરૂપ નિષ્ઠા ને નીચે લાવી દીધી જો આ ભાવી જયારે પ્રગટે સ્વરૂપ નિષ્ઠા આવી ગઈ પછી એ જવલે જ નહી પણ સ્વરૂપ નિષ્ઠા છે એમાં પ્રેમ લક્ષણા આવી જાય એવું નહીં નું ઘમંડ હોય હા ઊંડા ઉતરવા જવાબ છે ભાઈ એમને નાથમાં આવ્યો ફેરફાર હોય તો કહેજો મહારાજ બોલે છે બીજા ને તો ન દેખાય ભક્તું નહી ન દેખાયું એવી માર્મિક પાછ એવી દેવી આ અર્જુન ની આપડે વાત કરીએ ને એમાં છે ધર્મ ધર્મ રાજા ને તો ધર્મ વિષ્ણ પિતા ને પણ બાણ માર્યા આવા શુદ્ધ બ્રહ્મચર્ય નિષ્ઠ એને મારે તો પાપ નો લાગે માર્યા ભગવાને કયો પાણી ભાઈ પાથા આવે એની સ્રષ્ટિ ઈષ્ટની દ્રષ્ટિ એજ એની સ્રષ્ટિ આજ રાખી વાળું છું ભાઈ હું બોલો એમા એમાં ગોપીયું વખાણો નામ આવે તો એમાં કાનવુડો ગોપી કીર્તન નિષ્કોરે આવા કીર્તનો હવે કઈ પ્રવા કડી બાર પણ ઇવડાય મારા દેશ બરાબર બોલનારો બીજું બોલે આવડે ત્રિણય શું બતા પેલા મને તો વાંચી ફેર વાંચવાનો ભાવે હાવ કદરુકો કોઈ ને અરે કઈ મળે છે કે નથી મળતું મારા વિચાર જ નહી કઈ એક સામાન્ય લૌકિક વસ્તુ છે એમાં આપણને ખબર પડતી નથી લે એક તાર જયારે પ્રભુમાં ચોંટવાનું આવે આ ધર્મ કેવાય જાણવું તો જોઈએ ને પણ પ્રશ્ન કોણ પૂછવા આવે જાણવાની કેને ઈચ્છા જય સ્વામિનારાયણ આ કારખાના માં શું માલ બને છે એને જોનારા ગયા કાઢવા તમાી નું વાંચું ધીરાજી થઈ ગયો જે ભાવ હતા હું એકલો આવડા કઉતા નથી એટલે મારે એટલે એને સંગીત કઈ આપણું બીજા ની આડે મળે છે એ ધર્મ પાળવો જ પડશે નિષ્ઠા કેળવું જ પડશે અને ભક્તિ ને પેદા કરવી ભક્તિ પેદા કરવી પડે નિષ્ઠા કેળવી પડે મર્યાદા મર્યાદા પાળવી અને નિષ્ઠા આવી ગઈ એવો અર્થ નથી મર્યાદા ફાળો અને નિષ્ઠા કેળવો પછી ભક્તિ પેદા પેદા કર <laughs> <laughs> <laughs> અને જન્ ઉત્તમ ભાગ માં લઈ જાવી હોય તો નિષ્ઠાને વેલી લાવતી પડે એ પછી ઉત્તમ થાય નાનું જરાનોમાં હલતો ફરતો થાય પછી સોનાનો મહિમા દાણ હે એમ આ ભાગ માં સામાન્ય ભક્ત છે અરે છેવરમાં પ્રસાદી હોય લોકર ની લેવી પણ ખાવી ચાલુ અને એમાંથી પછી જગતના અથડા મહિના કેવાય લટાર મારી જાય આટલા જાણે કામ પૂરું થઈ ગયું આપણું શું કામ પૂરું થયું એમાં એને સંતોષ મળે ભક્તિ અને આગળ શું કહ્યું ભાઈ બની રહે કરવા માંડે એટલે પૂરું થઈ ગયું બધું પૂરું થઈ ગયું માર્ગ કેવો આપણે લીધો ઈ માર્ગ માં ક્યાં ઉભા છેટા જય નજીક છે એને સ્વામી મહારાજે